કસાય કસાય ના આદર કસાય છે ને આદર અનન્ય આદર દાલા આඥાન એ જ રાખ દે છે એટલે મે રાખ દે છે તે ન થે એય રાખ દે ને કસાય એક ના એક મુદ્દો છે કેના આદર પણ ભરે છે કસાય છે નામ અજ્ઞાન ના આદર બસ અજ્ઞાનતા આનો બધાનો મેજબેન જ્ઞાનતા છે અજ્ઞાનતા ગઈ તો બે તો ગયા અજ્ઞાનતા કવ જвати કસાય પડવા મળે શું થાય એટલે પામી ત્યાં સુધી ભાઈ ભાઈ ને ભય શું કયું હંકાર શુદ્ધતા અહંકાર થી સામાન થતો અહંકાર સંપૂર્ણ મૂળ હાથે કાઢી નાખમ ના આવે ત્યાં સુધી ફરી બધું ઉભું થઈ જતા વાહ નહી લાગે ત્યારે એવું થઈ જાય કેવા સંજોગોમાં ડ્રામેટિક છે પણ બીજો ગુજરાત મારો એ ખબર પડે નહી પેલા પેલા ગુજરાત હતો ને ગુજરાત હતો શું નામ હતું દારૂ નો તો બહુ સારો દારૂ તો ઉતરી જાય આ તો ઉતરે જ નહિ નિરંતર ઉતરે લક્ષ્મણ રે કે વંખ જળાય પછી માં એનો ઉકેલ આવ્યો છે એવી રીતે આપણામાં નહી કરતો ભાડો મતલબ હજુ છે આટલો નાનો બેલો કાલે વધતા એને ના લાગે આપડે ને નક્કી કરીએ પેલા આ સાધુ એમ નક્કી કરે કે મારામાં વળાય પછી ભગવાન કહ્યું તો આપડે વળાય પછી લક્ષ રાખ્યા કરવાનું ભાવના કરવાની આપડે ને આપડે કહીએ તો પોસરું રે ક્યારે ફૂટે કેવાય એટલું સાચો જેવું રહ્યું છે તમારી જ ભૂલ છે કોઈ ભૂલ છે નહી મોડું મોડું સમજાયું દાદા સમય સમજી ભૂલ કોઈ ને છે જે કઈ છે કાર્યાલય નહી પણ અજ્ઞાનતા જાય નહી જ્ઞાની વગર આ જ્ઞાન એટલે આત્મા નો હોય એનો આત્મા એ જ્ઞાન છે આ દિવાળો પ્રકાશ જળ છે તો એમ કાપી કપાઈ જાય આપડે કાપી બે ટુકડા ખોરવા જઈએ જડે એને કશું થાય નહીં એનો પ્રકાશ ઓર છે પેલું સૂક્ષ્મ એટલું બધું છે કે પેલું સ્થુલ થઈ પડે છે અસર જ ના થાય કેસર જ ના થાય તે જ પરમાત્મા છે અસર મારું પણ સમજાવ જીવ માંથી ઓછું આખું જગત એમાં ભટકા ભટકા કરે શિવ તો નહીં પણ શિષ્ય થવાતું નથી તે પેલા પેલો ગુરુ ગારો બળ ભાડ કરે શિષ્ય માં ના આવડ્યું મને તે શિષ્ય પેલા બિચારા મારી મારી આગળ વધવાના ગુરુ મળતા બધી ભૂલકાળે હેરાન હેરાન કઈ નાખી નાખી કઈ તો આ ગુરુ તો ચાકરી કરી તારે શું થાય તારા નથી કઈ ખાઈ ગયો કરે ને હારા નહીં હારા આ દે આ છુટવાર નક્કી કરી છે ને આ રા વ્યવસ્થા માત્ર કુદરતી રચના હંજે રે એક વાક્ય એટલું હોજે ને તો ભગવાનનો 48 આગમ શીખી ગયો મનવતને કાયાની વ્યવસ્થા માત્ર આળસુને વાક્ય બોલતા આળસ જે છે અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે આ એટલું એટલું જ આવડે ને 48 આગમ પૂરા થઈ ગયા ચાલે છે સંજોગો ના આધારે કુદરત એ કોઈ વસ્તુ નથી કુદરત એટલે બધા સંજોગો એટલું જ આવડ્યું અડતાલીસ આગળ ખતખત કરવા જે નથી અમને કોઈની ભૂલ નહી દેખાતી એનું કારણ શું કે હમણાં જ બધું જ્ઞાન હાજર હોય પણ તમને આટલું વાક્ય રહે નહી કોઈની ભૂલ જશે નહી કે બોલન ખરી તમે બોલને મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપોય રત્નાર નથી બાપોય કયો એટલે લુકર બહુ મજા આવે છે પછી બડક નીકળી જાય છે બાપોય નહી એટલે કોઈ બાપોય નહી તો આ બાપોય નથી સુગરમ તો બડક જશે વગર પામનો ઓણે કરું પરળે કરું ગ્રહોય કરું ગ્રહો સુગા કરે ગ્રહો એમ બહુ જોડે બેહી રહે કે અહીં આવે ગ્રહો સુગા કરે ભાઈ આ બહુ જોડે હોય છે સૂર્યનારાયણ જોડે હોય એનો સ્વભાવ બતાવું પ્રકાશ છે બાર પડ્યા કર્યા છે